જય સ્વામિનારાયણ મા કુરુ ધનજન યો વન ગર હરાતિશ્યા કાળ સર્વ માયા માય મિલ અખિલ હિવા પદં પ્રવિશ વિ ભજ ગોવિંદોવિંદ ગોવિંદમ ભજ ગોવિંદોવિંદોવિંદ ભજ મૂઢમતે मा कुरु तन जन यौवन गर्व हराती निमेशात काल सर्वं माया मैया मिदं अखिलं हित्वा ब्रह्म पदं त्वं प्रश विदित्वा शंकरचार्य जी कहे थे धन स्वजन अन यौवन नो गर्व न, न करो कारण के बधुज नाश पामिजश कारण के बधु मयामय छोड़ी ने ब्रह्म पदम तम प्रवेश दिता ब्रह्मपद आत्मा परमात्मा यहात करो अपनीत चा यौवन बधवंत परिवार होई, धन होय जन होई। धन जन यौवन न गर्व न कर યે ચર્ચા આપણે સાંભળી લીધી હવે જે અર્ધી છે માયામય અખિલ હિત બ્રહ્મપદમ તમ પ્રવિષ વિદિત્વ આ બધું માયામય છે શું धन स्वजन यौवन वगैरे बध ए भगवान हेत करो मयामय मयामय एट दुखरूप नाशवंत सीधो साधो अर्थ क्षेत्रों छे, डिसेप्टीव छ देखाय कई कई लगतरामी वस्तु होतरा छेतरना व्यक्ति हो कुश बहुत सेतर तमें घी वार जो है अथवा तो वाचू छापाओं में आ गठिया लोको એ બહુ છેતરવાનું જાણતા હોય છે તમે બેંક માંથી જો એક બે લાખ રૂપિયા લઈ નીકળ્યા હોય સ્કૂટરમાં મૂક્યા હોય અને અચાનક ક્યાંય તમે ઉભા રહ્યો એટલે આજુબાજુ આમ પચાસ ની નોટો થોડી ફેલાવી દે વેરી દે અને પછી તમને કે ભાઈ તમારા પૈસા પડી ગયા છો એટલે તમને થાય મારો આ ક્યાંથી પડી ગયા છે લે વીણવામાં તમે લાગી જાવ ત્યાં પેલી બે લાખ ની થેલી લીમ પેલા જતો આવો સંસાર છે એવી રીતે લૂંટે છે આ સંસાર બધાને એ થોડું ઘણું વીણવા ઉભા રહી ત્યાં કેટલી બધી અમૂલ્ય સંપત્તિ લૂંટાઈ જાય છે અમારા એ લાલચય લાગે એમ કડકડતી સોની નોટો પડી હોય એટલે કોને એમ ન થાય પોતાની હોય નહિ ખબર હોય ગણ એક જણા ને દોસ્તારે પૂછ્યું કે પેન્ટના ખિસ્સામાં હાથ નાખ અને પાંચસો પાંચસો હજાર હજાર રૂપિયાની કડકડતી નોટો નીકળે તો તને પેલો વિચાર શું આવે તો એ આવે કાક પેન્ટ કોઈક નું છે આપણું તો નથી આ કોઈનું પહેરાઈ ગયું લાગે છે એટલે ખબર જ હોય કે આમાં સોસો નોટો વેરાય જાય કે આપણી નથી પણ છતાંય એમ થઈ જાય એ મોબત ફીર મિલે મિલે લલચાઈ જાય અને લાલચ પેદા કરવી એ જ માયાનો પ્રકૃષ્ટ ગુણ છે એટલે નથી લાગતું આ બધું સરખું ગોઠવાઈ જતું હોય ને જો કયાગરા પત્ની મળે ગુણિયલ હોય સિલવાન હોય રસોઈ કામ સારું આવડતું હોય હોશિયાર હોય સ્માર્ટ હોય રમૂજી હોય બધી કલાઓમાં નિપુણ હોય ઘર સાચવતા હોય તમને સાચવતા હોય બધી રીતે તો આવી ઘટના ને શું કહેવાય તો અફવા કેવાય આટલું ભેડું થોડું થાય ભલા પણ છતાંય અરસ પરસ તમને એકબીજાને ગમે સંસારનો બહુ સરસ વ્યવસ્થિત રીતે લાગે હોય કયા ઘરા દીકરા દીકરી હોય બધી રીતે સારા ડાહ્યા ગુણિયલ તો સારું જ છે ને સંસારની દ્રષ્ટિએ ઉત્તમ છે સારા પતિ કે પત્ની મળે સારા બાળકો મળે ભણવામાં હોશિયાર હોય માવતર આદર કરતા હોય જરાય ઠપકો દેવાનો પડતો હોય આવા દીકરા દીકરી પત્ની બહેનો બધો પરિવાર આવો હોય તો સંસારને માટે ઉત્તમ સારું છે પણ યાદ રાખો આધ્યાત્મિક દ્રષ્ટિએ એ મોટું બંધન અને વિઘ્ન છે પણ એ વિઘ્ન સમજનારા કોઈ લગભગ ન હોય હોય પણ બહુ ઓછા કે આ બધું સરખું મળતું જાય અને મન મૂંજાય કે આ બંધન છે બઉ તમારે ઘરના સેવા કરતા હોય કે તમે પછી એમની ખુબ જ રાખ રખાવટ કરતા હોય પરસ્પર ગમતું હોય સંસારની દ્રષ્ટિએ સારું છે પણ મોક્ષ દ્રષ્ટિએ બંધન છે જીવ નીકળે નહી અમારે મરતા મરતા જીવ નીકળે અરે હું જોઈશ તો આનું શું આ જઈશે તો આનું શું આનું પછી શું થશે પણ હવે ઓલા માથાના મીડ્યા હોય તો એમ થાય કે સારું હે ભગવાન છૂટ્યા બરાબર છે ને એક જણો મરીને સ્વર્ગમાં ગયો પત્ની હજી નતી એમાં બે પાંચ વર્ષ પછી એનું મૃત્યુ થયું એટલે અચાનક પેલો પતિ સ્વર્ગ હતો ને એ સ્વર્ગ રખેવાળ પાસે દેવ પાસે ગયો એટલે સમજો જે કોઈ હશે ત્યાં ડોરકીપર કોઈ હશે એને કીધું ભાઈ મને જલ્દી અહીંયા નીકળવા દો ક્યાં જવું છે મારે નરકમાં જવું છે મોડું કરો મને કારણ શું છે એટલે એ અહીંયા આવે એ પેલા મને નીકળી જવા દે હવે એને બંધન થાય એટલે સંસાર ની દ્રષ્ટિએ જે આપણે સારું કહીએ છીએ સારું હોય હોવું જ જોઈએ કઈ બગાડાય નહીં ઘરે છે વળી જઈને તમે મારપીટ મળો કરવા ગયો મારે તો મોક્ષ સુધારી લેવો છે એમ સુધારવાની કોશિશ કરતા ને તો ઘરના ને ખબર નહીં પડે કે આ શું થયું વળી કાછો એવું થાય કે આવું સત્સંગમાં શીખવાડો સુખે રહેતા હોય ને તમે ઝડો કરાવો છે ઝઘડો કરવાની વાત નથી સમજવાનું છે અરે તમને એક એનાથી એક ગર્ભિત વાત કહું કે અરસ હેત તૂટી ગયું હોય કોઈના ઘરના ભક્તબો હોય ને કોઈ પતિ ભક્તબો હોય સંસારમાં કઈ મન લાગતું ન હોય પણ દેખાવા ન એને તો એમ જ લાગે બસ આપણા જ છે દેખાવા દે તો એની સ્થિતિ નથી તો દુખ કેટલું થાય એટલે કળાવા જ નહી દેવાનું જેમ એને લાગે બસ કઈ નથી પહેલું પણ અંદરથી સાવ કનેક્શન છૂટી જાય એ ઉત્તમ છે એટલે પણ માયા છે આજે માયામાં એવું છે કે આવું સારા સારા બધું આમામા આસપાસ તમને દાણા વેરે ને એટલે જીવ એમાં બંધાઈ જાય આ માયાનું કેવું સ્વરૂપ તો ધંધામાં સફળતા થાય ખુબ પૈસો માંડે આવવાની એક પછી બંગલા પછી બંગલા ફેક્ટરી પછી ફેક્ટરી ને આમાંથી સફળતા મળે એક પછી સ્ટેપ માંડે આમ અપ થવા તો વ્યવહાર દ્રષ્ટિએ સારું છે પણ મોક્ષ દ્રષ્ટિએ બંધન છે કારણ કે હવે ક્યાંય દૂર દૂર લઈ જશું માયનું કામ જ એ છે કે એની પાસે ભગવાન પાસે ન જવું જોઈએ એટલે એવી વસ્તુઓ ફેંકે છે કે એમાં લોભાઈ જાય અને ભગવાન થી છૂટે ભગવાન થી વિમુખ થાય અને મોટે ભાગે ઘણા થઈ જાય એ જે સમજવું કે આ માયામય છેતરામણું છે એ બહુ મોટી વાત છે સિકંદર યવન છે જુઓ આ ત્રણેય વાત એમાં છે ધન એટલું છે યૌવન એવું છે અને રાજની પ્રજા લશ્કર સ્વજનો બધું છે ત્રણેય તો એ જોવો સફળ થતો ગયો નીકળતો જ ગયો આગળ આગળ મારે આખી દુનિયા જીતવી છે તો તુર્કસ્તાન જીત્યું મિશ્ર જીત્યું ઈરાન જીત્યું અફઘાનિસ્તાન જીત્યું અત્યારે પાકિસ્તાનમાં છે ભારતમાં હતું એટલો પ્રદેશમાં આવ્યો અને સિંધુ નદીનારે ત્યાં એને એક ભારતનો સાધુ ફકીર સાધુ નો આદર કરે ગ્રીકની સંસ્કૃતિમાં આપણે મિલતી જુલતી એટલે સાધુઓનું અને એના એરિસ્ટોટલે કહ્યું હતું સારો કોઈ સાધુ લેતો આવજે ભારતમાંથી તો આનો સાધુ ત્યાં જાય એ જમાના અત્યારે ઉપડી જાય એટલે પેલા સાધુ મેળા થોડી ઘણી વાતચીત થઈ એની વાતચીત કઈ સિકંદર સમજી શક્યો નહી આવવાનું કીધું છે તમે આવો એટલે મજા કઈ નઈ જઈ નઈ કોઈ ઉતાવાળા થઈ જાય ને તો અમે તમને કેદ કરીને લઈ જશું મેં કિસી કે હાથ માં આને વાળા નહીં સમજાય નઈ કારણ કે સોક્રેટીસે કીધેલું પણ એ પચાવ્યું હોય તો ખબર હોય ને સોક્રેટીસને જ્યારે ઝેર દેવાનું થયું અને પછી એમના જે શિષ્યો હતા એમણે કીધું કે પ્રભુ અમે તમારો અગ્ન અંતિમ સંસ્કાર અગ્નિ સંસ્કાર કેવી રીતે કરીએ એટલે સોક્રેટીસ કે તમને જે મનફાવે એમ કરો ને જેમ થીક પડે એમ કરજો પછી છેલ્લે બોલ્યા પણ હું હાથ આવું ને એ આત્માની વાત કરે છે અને પેલા દેહ ની વાત કરે છે એટલા સાથે રહ્યા હોય તો જે કરો કરો પણ હું હાથ આવું હવે ભારતીય સાધુ આ રીતે બોલે છે કે તમે એલા ને કઈ સમજાય નહીં ઘણી માથાકૂટ થઈ હશે પછી પેલા સાધુ કીધું કે ભાઈ તું આ ઘણું બધું જીતીને આવ્યો છું પણ હું તને એક થોડો પ્રશ્ન પૂછું પૂછો તું આવી રીતે ક્યાય પાણી મળે નહીં તો તો શું કરે અરે તો કલ્પના ધ્રુજ આવે પાણી જ ના મળે તો પીવું અને તૃષા મારી નાખે ચારે બાજુ તપાસ કરવા માંડવું તપાસ કરાવવું હા પણ તું ગમે ત્યાં તપાસ કરાવે આજુબાજુ ક્યાંય પાણી મળે જ નહીં કોને ના મળે અને મારી પાસે પાણી હોય તો પ્રભુ તમારી પાસે આવીને ગમે ત્યાં હું પાણી માગું પણ હું એમને ના આપું માન હું ના આપું તો તમે જે શરત મૂકો પણ મને પ્રાણ આવ્યા તો મારે તરસ તો છીપાવી જ પડે હા તો તારે પાણી પીવું છે ક્યાંય મળતું નથી અત્યંતુર થયો છે પ્રાણ પીડાય છે અને હું એમ કઉ માંથી અર્ધુ રાજ પીવું છે અર્ધુ રાજ આપી દઉં હું અર્ધા રાજમાં હું આપું તો ને વેચું તો ને હું એમ કઉ જેટલું જીત્યું છે એ બધું રાજ મને આપી દે તો હું તને એક પાણીનો ગ્લાસ આપું તો તો બધું તમને આપી દઉં પણ એક પાણીનો ગ્લાસ લઈ લઉં અને તૃષા બીજા બુજાવું ત્યારે પેલા સાધુએ કહ્યું કે સિકંદર સમજી લે કે અત્યાર સુધી જે જીત્યું એની કિંમત પાણીનો એક ગ્લાસ છે એની કિંમત કેટલી એમ એક પાણીના ગ્લાસ એના માટે ત્યાં શું કર્યું આટલું બધું તું વિચાર તો ક અને યાદ રાખ તો આપને ઘર નહીં પહોંચ પા બીચ મેગા આટલું કઈ સાદુ થાલ તો થઈ ગયો સિકંદર ની પછી ઘણી કથા છે પછી પાછો ફેર્યો એટલે ત્યાંથી નીકળીને અફઘાનિસ્તાન થઈને ઈરાન પહોંચ્યો અને ત્યાં બેબી લોનમાં અધવચ્ચિત દરદ એવું થયું કે પેટમાં કઈ રિયજ નહીં જે પીવે એ બધું જ નિકાલ થઈ જાય એટલે ઝાડા ડાયરીયા ભયંકર પાતળા પાણીના વૈદો સાથે હકીમોસાનો આ સાથે યુનાની દવા થાય બધી પણ કોઈ દવા કારગત ના થાય દોરી તૂટી આયુષ્યની ત્યાં કોણ સાંધો જાડા બંધ કરી શકતા માલિક તમે બોલો એમાં અમારા ચાલુ થઈ જાય કારણ એમાં અમે તમારા આ નથી રોકી શકતા તમને એમ છે ઔષધમાં ખામી છે ઠંડો પાણીનો બરફના જે હોય એવું પાણી મંગાવ્યું અને એમાં તલના દાણા જેટલું આમ ઔષધ નાખી તો બરફ થઈ ગયો પાણી તલના દાણા જેટલો ગ્લાસમાં નાખ્યું તો બરફ થઈ ગયો આવી ભયંકર જામી જાય એવી દવા અમે તમને ખોબા ભરીને ખવડાવીએ છીએ તોય કઈ થતું નથી હવે એનું શું કરવું ક્યારે સિકંદર ને થઈ ગયું કે હવે જીવવાનું નથી અને પછી થઈ ગયું ઓહો કે આ બધું મેળવ્યું એનો અર્થ શું છે મારે જવાનો સમય થયો છે પણ આ વૈદો ને હકીમો જ મારો જનાજો ઉપડાવજો મારે દુનિયાને દેખાડવું છે કે બધું હોવા છતાં મને કોઈ બચાવી શક્યું નથી અને મેં જીત્યું કે મેળવ્યું એનો કોઈ અર્થ નથી કોઈ મિનિંગ નથી હવે સમજાય છે पड़ क्या सुधी मया खेची गई क्यों आखिरी जिंदगी वेड़ाई गई ने आ डिप्टी वस्तुजन पैदा करेम लगे हूं तो कई पमु लश्कर ने आग चलावजो बी सलाह आप कहू कि जनाजा बने हाथ आम बहार खुला લોકોને દખાડવું છે દુનિયાને કે સિકંદર ખુલ્લે હાથ ગયો છે કઈ પણ લઈ જઈ શક્યો નથી લઈ પણ સાથે કબર દેવાઈ ગઈ એની માતા એની વિધિ પ્રમાણે એની કબર ઉપર પાણી ઢોળવા આવે પાણીનો ઘડો ઢોળ્યો એની માતાને એક વાતનું દુઃખ હતું મારા બેટો જે કરતો હોય દીકરો એ સારું ઠીક છે પણ સિકંદર પોતે જેમ એમ બોલતો કે હું ગ્રેટ છું એમ સિકંદર ધ ગ્રેટ સિકંદર ધ ગ્રેટ મહાન સિકંદર કાંઈ પણ વાત કરે તો તમે કોણ મહાન સિકંદર પોતે પોતે આવી રીતે બોલે કેવું લાગે મહાન સિકંદર સતત મહાન સિકંદર મહાન સિકંદર સિકંદર ધ ગ્રેટ આવું જ બોલે એ માને ગમે નહીં હવે કબર દેવાય ગઈ પાણી ગળો ઢોળ્યો વિધિ પ્રમાણે પછી એની માતાએ ત્યાં કહ્યું કે બેટા કબરમાં દફન થઈ ગયા પછી તારે તારો પેલો અભિપ્રાય બદલવો છે કે એનો એક છે સિકંદર ધ ગ્રેટ ત્યારે કબર માંથી અવાજ આવે માં મારા જેવા તો કેટલાય સિકંદર પહોંચી ગયા છે કેટલાય સિકંદર પહોંચી ગયા છે અહીંયા આવ્યા પછી ખબર પડી કેવા તો કેટલાય લાઈનો લાઈનો છે હવે મારો ગર્વ ચકના ચૂર થઈ ગયો છેલ્લે સમજાયું પછી હાથ મારી બસ આ સફળતા આ બધું સંસારનું સારુ સારું એ બધું આમ દોરતું જ જાય છે મોહ પેદા થાય છે મોહ પેદા થાય છે લોભાવે છે દૂર દૂર ભગવાનથી લઈ જાય છે એટલે માયામય છે એને જાણવું બહુ જ કઠિન છે નિષ્કુળાનંદ સ્વામી કહ્યું છે આ સંસાર શિયાળ બગામણા બોર અત્યારે શિયાળામાં પેલી નાની બોરડીમાં ચણિયા બોર આવે એમાં શિયાળ બગામણા બગામણા એટલે છેતરામણા શિયાળ છેતરા જાય કેમ લાલ ટસરિયા જેવો તમે છેતરાઈ ગયા છો જેને બોરડીમાં હાથ નાખીને કાંટા વાગ્યા હોય નાનપણમાં અને ચડીના ખિસ્સામાં એ ચણિયા બોર ભર્યા હોય એમાં મીઠું ભભરાવી પછી જે ખાવાની મજા આવે ઈન્દ્રનું સુખ મારવું પડે અને એ બોર ભરતા હોય ને આમ ચડી એકાએ પકડી રાખવી પડે ને જે આનંદ આવે એ સુખ વાત ન થાય એટલે એ શિયાળ બગામણા બોર બોરડીમાં એવા થાય લાલ ટસરિયા જેવા લાગે પણ તમે એને પાકું મીઠું જાણી અને જેવું મોઢામાં નાખો ખાટું મોઢું બગાડી નાખ્યું એટલા ખાટા હોય આમ તમાર ચડી જાય દાંતલા થઈ જાય એટલા લાગે ઉપરથી લાલ ટસરિયા એવા અમુક અમુક છોડવા હોય જ છેતરી જાય આપણે છેતરાય જાય બઉ સરસ એવા તાલ લાગે વાહ વાહ વાહ તોડીને જેવું નાખો કાઢી થૂકી નાખવું પડે એમાં સંસાર છે ને લાલ ટસર જેવો લાગે છે પણ જેમાં એ હજી પોગડા કરે છે ખરું છે ને તો પછી મોટું બગડે પણ એવી છે ઘણી વાર નથી આવતી આજે પાછી આવી તો દુષ્કાળ વર્ષ અને ત્યારે આ મારવાડ માંથી ને એમાં રાજસ્થાન માંથી ને એવા બધા વણઝારા ને એવા બધા લોકો પછી ભીખ માગીને ગમે તેમ કરીને ગુજરાન ચલાવવું પડે એટલે એવા બે પાંચ જણા ઘરે ઘરે કઈ જાય ને માગે ને એવું કરે એમ એ આને ત્યાં આવ્યા એટલે માણસ સજ્જનો એટલે છે જે રોટલો આપે આવકાર આપે ગરીબાઈ છે આપણો ધર્મ છે કે આવી પરિસ્થિતિમાં કોઈને કઈ આપો એટલે કીધું રોટલો લો આ લો જે જોઈ લો બાપા લો તો અત્યારે દુઃખ છે અમારી પાછે તો ખાવ ઓલા કે તમારો રોટલો અમે એમ ના લઈ તો અમે કાંઈ આમ ગરીબ નથી પણ વખારા માયરે અમારી પરિસ્થિતિ થઈ જાય એમ કરીને આવડી ચાંદીની ઈંટ એને આપી કે આ તમે રાખો અમે પછી લઈ જઈશું અમારી પાસે નથી એવું નથી આ મૂડી તમે સાચો અને અત્યારે અમને આ કાળ ઉતરાય એના માટે તમે દસ રૂપિયા આપો બાકી આવડી મોટી ઈંટ એટલે સેજે કેટલું થાય ગયું ઘણા લાખોનું થાય થઈ જતું છે એટલું એ અમને ભાઈ કે આ હું ક્યાં સાચું તો કે અમે તમને હરિભક્ત જાણી સજ્જન જાણીને આપીએ છીએ નહીં બીજા ન અમે આપીએ પણ તમે ધાર્મિક માણસ છો એટલે તમે ખોટું નહીં કરો અને અમારું ઓળવી નહીં જાઓ એટલે આ તમે રાખો અને અમને અત્યારે આ કાળ ઉતરવા દો એટલે અમારે કોઈને આગળ હાથ લાંબો ન કરવો પડે દસ રૂપિયા તમે આપો અને અમારો દેશ કાળ ઉતરી જાય પછી અમારી ખેતીવાડી બધું સારું છે બધું થશે એટલે આવીને અમે છોડાવી જઈશું દસ તમને આપી દઈશું ને અમારી આ ચાંદી અમને પાછી આપજો કઉ કયું એટલે પેલો કઈ કઈ વાંધો નહીં દસ હજાર રૂપિયા આપ્યા મનમાં થયું કે ના આવે લેવા તો આપણી પાસે દોઢ વર્ષ થઈ ગયું રાહ જોઈ પણ કોઈ આવ્યું નહીં પછી આને છે કે ભાઈ આપડે આપ્યા છે એટલી ચાંદી આમાંથી કાઢી લઈએ બાકીનું જઈ પછી આવે ત્યારે એને આપી દેસુ એટલે સોની પાસે ગયા સોની હાથમાં લેવાનું કીધું આ ક્યાં ચાંદી છે લોઢું છે એ તો નજર પડે ત્યાં કહી દે શું છો તમે પોલીસ બોલાવી પડે નઈ મને છેતરવા છેતરવા હમણાં જેલમાં ઘરી જ બોલો કે તમે આ ધંધા કરવા અરે ભાઈ વિગત જાણો આવું થયું છે ત્યારે ઓંડો પીડ્યો નહી આવડું મોટું તમે મને પરણવ આવ્યા છો એમ કે આવી માયા છે આવી માયા ઢોળ એવો સરસ ઉપર છે ને એટલે લાગે છે હમણાં સુખ ના ધોધ ઓછુટ છે સોનું જાણી ને તારો સંગ કરો વણ ઝારા સોનુ જાણી ને તારો સંગ કરો વણ ઝારા પણ મારે કર મેળા રે વણજારા જીયો વણ જારા જીયોણ દુનિયા બહુ રૂપકડી લાગે છે સારી લાગે છે મીઠી લાગે છે પરણવા જાતા હોય એને તો શું શું અનુભવ રહેતા છે એને તમે કયો દુનિયા કડવી ઝેર છે કોઈ માનતું છે કરોડાના બંગલા થાય ફલાણું થાય છે એ જે માની જાય સમજી જાય ને એ મીરા થાય હવે જે ઓલ્યા ભાઈએ જાણ્યું કે આ તો લોડું છે દર દને ઘાકરીને જ ઘરે લઈ ના ગયો આવું ઉપાડીને કોણ જાય આવું મોટું લડ્યું ખબર પડી કે લોઢું છે ત્યાં ફેંકી ને ત્યાં રાજ સમુદિનો અર્ધી સેકન્ડ ન લાગી છૂટતું નથી કારણ કે જાણી જાય છે પણ કોણ જાણી જાય છે જે ઝવેરી હોય જે સોની હોય એને ખબર પડે એમ જે સંત દ્રષ્ટિ પામે છે એને ખબર પડે છે કે આ દુનિયા ઢોળ ભરેલી છે બાકી કઈ એને ખબર દ્રષ્ટિ મેળવવી એ જ મોટી વાત છે ભગવાન બુદ્ધ યુવાન હતા નામ સિદ્ધાર્થ હતું કપિલ વસ્તુ નગરી રાજકુમાર એકનો એકલો દીકરો એકલો હતા બેટા શુદ્ધોદને કેવી રીતે ઉછેર્યા એ જમાના રાજા શાહી રજવાડા કેટલી સમૃદ્ધિ પણ એ જયારે રથમાં બેસી નગરમાં ફરવા માટે નીકળ્યા એમાં એને વૃદ્ધ જોયો રોગી જોયો નમી જોઈ વૈરાગ થઈ ગયો આવું જ જો જીવન હોય તો આ મારે કઈક સત્ય વસ્તુ મેળવી લેવી જોઈએ આવા રોગ પરેશાન કરનારા હોય મોત આવનારું હોય આવી વૃદ્ધાવસ્થા આવી હોય એક એક સત્ય મેળવવું જોઈએ અને સારથીને કહ્યું કે મારો રથ આગળ ચલાવ આગળ ચલાવ નગર છૂટી ગયું જંગલ આવવા માંડ્યું સારથી વૃદ્ધ ત્રણ પેઢીથી રથ ચલાવનારો છે એમનો વિચાર થાય છે કે રાજકુમાર નો ચેરો બદલાઈ ગયો છે મનમાં ઉદ્વીગ્ન થાય છે હુકમ માનવો પડે જંગલ પ્રદેશમાં રથ શા માટે લઈ જાય છે એમાં અચાનક ગ્રથ રોકો રોક્યો સિદ્ધાર્થ નીચે ઉતર્યા આખું શરીર સુવર્ણના અલંકારોથી લદાયેલું એક અલંકાર કાઢી કાઢી નીચે નાખવા માંડ્યા વસ્ત્રો સુવર્ણ અલંકારો ફેંકવા માંડ્યા ઢગલો માં પેલો સારથી પગમાં પડી ગયો પ્રભુ તમે આ શું કરો છો જંગલમાં જઈને ભિક્ષુપ થવા માંગ હા હા હા હા હા આવું પાગલ પણ શું કામ કરો છો આ રાજ્ય સમૃદ્ધિ આ મેહલો દેવના ચક્ર જેવો આપણે ત્યાં દીકરો રાજકુમાર યશોધરા પત્ની મહારાણી માતા પિતા નગરના પ્રજાજનો આપનું સન્માન ભાગ્યશાળીને આ સમૃદ્ધિ મળે આખી દુનિયા આના મરે તોય નથી મળતું એ તમને સહેજે ભાગ્યવશાત મેળવ્યું છે અને તમે ભિક્ષુપ થઈ જશો કાલ સવારે તમે હાથમાં પાત્ર લઈને રોટલો માગવા નીકળશે મારું માનું તમને કંઈ થઈ ગયું છે તમે પાછા ફરી જાઓ લો લ્યો લો હું છે તમારી ત્રણ પેઢીનો સારથી છું આ પાછું પહેરી લઉં ચોધારાશો પગમાં પડીને પેલો સારથી રડવા માંડ્યું કુમાર આવું ના કરો તમે ખોટે રસ્તે જઈ રહ્યા છો ઓ સારથી આ બધું આપને કિંમતી લાગતું હોય તો આ બધું લઈ તમે નગરમાં પાછા ફરી જાઓ અને હું અહીંથી વિદાય થાવું છું મને કોઈ ખોળશો ना ना राजकुमार मैं क्या मुंह दिखाऊं कपिल वस्तु में मैं शुद्धादन महाराजा क्या हो क्या बताऊं, कुछ नहीं बताना राजकुमार स्वतंत्र है स्वतंत्र इच्छा से चला गया है उसको राज में कोई दिलचस्पी नहीं है कह देना मेरे पिता को प्रणाम कहना माता को प्रणाम कहना यश्रदरा को जरूर दुख होगा क्योंकि मैंने पूछा नहीं मेरा बेटा तो बिल्कुल ना छोटा है उसकी मैं अनुमति नहीं ले सकता लेकिन यशोधरा की अनुमति लेना मेरे लिए आवश्यक थी नहीं ली मेरा प्रणाम कहना गया है भूल जा शोक मत करना सारथिक के प्रभु दूसरी बार सोचो ये पागलपन है सिद्धार्थ बोले क्यूं? अरे समृद्धि राज, राज समृद्धि राज ने राजमहल दिखाय मन एम सड़गती आगे ज्वाला कहीं दिखात नहीं आज ये जो ले समृद्धि सुख छोड़ो उछलती देखाय मन एम आगना भड़का सीवाई दखात नहीं बढ़ु बड़ी रह माखों मा करोड़ों भवन हो आग लगे तो ते विचारो तो विचार कूदी पड़वाहार बस मैं जो लीधु सड़गी એટલે હું એક ક્ષણ માટે પણ સળગતા ભવનમાં રહી શકું એમ નથી એટલું જ કઈ સિદ્ધાર્થ નીકળી ગયા આજે ભગવાન બુદ્ધ તરીકે માયામય ઇદમ અખિલમ હિતવા આ માયામય છે જે સુંદર દેખાય છે સળગતું દેખાય છે સુખ દેખાય છે ત્યાં દુઃખ દેખાય છે જે જાણે છે એ સંતો મહંતો છે બધા એ જોઈ નથી શકતા અને જેને એ મહિમા સમજાય જાય ભગવત તત્વનો આત્મતત્વનો ભજનનો સત્સંગનો એ પછી કોઈનો રોક્યો રોકાય નહીં સ્વાભાવિક છે તમને સરસ મજાના કાચનું રમકડું કોઈ આપ્યું હોય એ જ સમય આવીને તમને એક કરોડ નું કોઈ હીરો હાથમાં આપે તો કાચનો ટુકડો કોણ પકડી રાખે હિરોધ લઈ લે સ્વાભાવિક છે એટલે બે જોડે જોડે મૂક્યું આ માયામય છે ઈદમ આ આંગળી ચિંધીનકીય છે શંકરાચાર્ય આ જગત સંસાર આ બધું એ માયામય છે એટલે એને હિતવા એને છોડી દો છોડીને બ્રહ્મપદમ ત્વ પ્રવિષ્ય વિદિત્વ એનો વિદિતવા એટલે એનો મહિમા જાણો અને એ માર્ગે ચાલી નીકળો એનો મહિમા જાણો પણ મહિમાના ત્રીજા વચ્ચેના અમૃતમાં મહારાજે કહ્યું કે પછી એને રાજ સમૃદ્ધિ વાર લાગતી નથી જેને યથાર્થ ભગવાનનો મહિમા જાણ્યો છે એને ભગવાનને અર્થે શું શું ન થાય પરણેલા પતિનો ત્યાગ થાય પત્ની નો થાય રાજ સુખ સમૃદ્ધિનો ત્યાગ થાય શું ન થાય મહિમા જાણ્યા પછી સત્સંગનો એવો મહિમા જાણ્યો છે ભલે હાલો સંસાર તો જે છે રહેવું જ પડશે ને ત્યાં જ રહેશો પણ સત્સંગનો કઈકિંચિત હોય તો સત્સંગ માટે નાયડું કેમ ન તૂટે અવાય તો અવાય સંભળાય તો સંભળાય ભજન થાય તો થાય પૂજા થાય કરવી હોય થઈ જાય તો થઈ જાય પણ મહિમા સમજાઈ ગયો હોય તો કેવી મોટી વાત છે આપણે દુધાળાના મુરજી ભગત એના દીકરા પોપટના લગ્ન હોય જાન વિદાય થવાની હોય શ્રીફળ સિંચાઈ જવાનું હોય પૈડે વરરાજા બળદ ગાડામાં વરના ગાડે બેઠા હોય પણ વર બાપ ક્યાં પછી ગાડું ચાલે ને ખોળે જડે નહિ આ ક્યાં આપણે દૂર દૂર જનક સુધી કે આમ ગૌતમ સિદ્ધાર્થ સુધી જવાની વાત છે ખોળે પણ ભગત જડે મૂળજી ભગત એટલે કોઈએ કીધું ભાઈ અહીંયા ભગતને ખોળો માં બધે તમે મંદિરે જાઓ ગયા મંદિરે મંદિરે ભગત બેઠા તા છોકરાના જાન ઉકલે છે એ મુરજી ભગત ને આપણે નજરે દર્શન કર્યા છે ક્યાં આગું છે મંદિરે બેઠા તા અરે ભગત જાન વિદાય પ્રસંગ છે બધા ઉભા થઈ રહ્યા છે હા બરાબર છે જાણું છું પણ ત્રણ વાગ્યા છે મારા મારા ઠાકોરને જગાડવા નહીં ठाकुर जागे हम बदवा करोक तो जन्म परण आने पर मौको आम अपने भाई के जन्म परिण्या छोकरा छोरीओ के परणाया एनो क्या तूटो गणतरी नहीं आज मौको मिलो परषोत्तम पा પર્યા કેટલું કઈ નથી આ બધું અસલ જાણ્યું આને કેવાય બાકી તો નહીં તો છોકરો છોકરી પરણતી હોય ત્યારે વરના બાપ ને માથે માથું ના હોય હે તમે કઈ પૂછવા જણ મને પૂછો હોય ત્યારે માથે માથું નથી શું છે ઘણા એમ કહો અત્યારે તમે બોલાવો મારે માથે માથું નથી માથે માથું ન હોય એ ભૂત ની જાતિ છે ને એને ખવિશ કહેવાય છે એટલે મહિમા જાણવો પડે સત્સંગ નો જેવો છેવો જાણવો પડે એની સાથે ભગવાનનો મહિમા સત્સંગ મહિમા ભગવાનના નામનો મહિમા એક વાર સ્વામિનારાયણ બોલો ઓહો બ્રહ્માંડ ઉદુ થઈ જાય પણ થાવા નથી દેતા કારણ કે એને ચલાવવું છે ગુણાતીતાના છે આમાં શું નથી કહેવું કે જો એવો છે એવો મહિમા જો જાણીએ તો ડગડી ચસ્કી જાય બહુ મોટી વાત છે આપણે જે અત્યારે અડધી રાતે બેસીને જે વાતો કરીએ છે એની કથા કરીએ છે તમે સાંભળો છો એ સદ્ભાગ્ય કઈ ઓછા નથી યથાર્થ જાણ્યો નથી પહેરેલા વસ્ત્ર જેવો છે ઉતારતા વાર નહીં પહેરતા વાર નહીં પણ ચામડી જેવો જયારે સત્સંગ થઈ જાય પછી નોખો પડે નહીં અને પડે પ્રાણ જાય સુંદરયાણામાં શ્રીજી મહારાજ પહેલી વાર ચોસઠ ની સાલમાં પ્રભુ પધાર્યા એમની દરબારના બે કામદાર એકનું નામ વનાશા બીજા નામ પૂંજાશા એને સમાચાર મળ્યા કે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે હવે એ તો વૈષ્ણવો પરમ વૈષ્ણવ શ્રીકૃષ્ણ તો ગતિ રમ શ્રી કૃષ્ણ શરણ કોઈ આગ્રહ કર્યો કે તમે આવો એકવાર તો દિદાર કરો દર્શન કરો એટલે કીધું કે ભાઈ આવશું આવશું વિચારી ને આવશું બે ભાઈ વિચાર કર્યો કે જશું તો જઈએ જોવામાં શું વાંધો છે પણ જો ભગવાન શ્રી કૃષ્ણ છે ને એને આ બધું યક્ય હોય તો ભગવાનના ચરણમાં તો સોળ ચિહ્ન હોય આપણે જઈએ કહા વગર પોતે પોતાના ચરણ લંબાવી અને આપણને સોળે ચિહ્નના જો દર્શન કરાવે તો ભગવાન સાચા દુનિયા ભલે માને આપણે તો વૈષ્ણવી દ્રષ્ટિથી જવું વાત સાચી બીજા બધા ચમત્કાર થઈ શકે ઘણા કોઈ કોઈની પાસે જાય ને ત્યારે અંતરિયામી છે ફલાણું છે મનનું કહી દે ને ઓલું કહી દે ને આવું કહી દે ત્યાં કરે એની જાણવાની તો ઘણી રીતો છે ઘણી રીતો છે ઘણા જાદુગર નથી જાણી દેતા તમને કેલાલ શો નથી બતાવતા લખાઈ જાય નથી લખતા પછી તમને આ ધાર્યું તું એ તો મેં કેદુગર બતાવે એ વિદ્યાઓની પાછળ તો ઘણું બધું છે એમાં ક્યારેય છેતરાતા નહીં અંતરિયા કોઈ વાત કરી દે અંતર એનાથી છેતરાતા નહીં પણ તમારા ઘટમાં કામ ક્રોધ લોભના જે સંકલ્પ થતા હોય એ અટકાવી દે એની પાસે બાકી આવું તો જેમ જેમ કલિયોગ આગળ વધશે ને એમ બધી જ જાત જાતની એવી ન કહેવાય એવી વિદ્યાઓથી આ બધું પ્રાપ્ત થાય છે એટલે એમાં તમે નહીં ફસાઈ પડતા સોળ ચિહ્ન ન દેખાડી શકે એટલે મને સોળચિહ્ન આપણને બે ને બતાવે તો માની એક ભગવાન છે ત્યાં બીજા ભાઈએ કીધું કે એ વાત સાચી પણ મને એક આપણે જઈએ ને એને પછી ચરણમાં નમી પડીએ તો કંઈક ભેટ કરવું પડે ને ભેટ શું આપશું ચોફાળા આપણે કોઠી ઉપર રાખ્યા છે બસ ઈ માગી લઈએ કે ભાઈ ચોડાનું ત્રણ ચોફાળ નવા છે તો આપોને આ સંકલ્પ કરીને વનાશા ને આવ્યા શ્રીજી મહારાજ દસાથ ખાચરના દરબારમાં સ્વરૂપ મન મન હશે એ ફૂલ રમાડતા હતા શુંગતા હતા એમાં ભક્તો બેઠા હતા ને એમાં આવ્યા પ્રયા બેઠા આવો શેઠિયાઓ આવો જોઈ ગયા આ ડાબા ચરણ માં જુઓ અરે પ્રભુ જવું વજ્ર બે પગ પકડીને દોડી પકડી લીધા પ્રભુ આપ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો અમને તમારે શરણે લઈ લો હાથ લાવો જમણો જળ મૂકી વર્તમાન ધરાવ્યા ઘરે કોઠી ઉપર ત્રણ ચોફા નવા તડાકા મારે મૂક્યા છે જાઓ હડી કાઢી લઈ આવો અરે મારા વાલીડા તમે બધું પૂરું કરી દીધું ઓકે હા વાહ પ્રભુ વાહ રાત ચોગુના એવો સત્સંગ નો રંગ ભડકા જેવો તિલક ચાંદલો ગળામાં કંઠી મુખમાં સ્વામિનારાયણ નામ પણ ઘરે વાંધો પીડ્યો નામ હેમરાજ શાહો પૂરો નામ પડે તો હાવી જાય આવો માણસ ઈ હાલતા હોય ગા તો હાવા જાય જંગલમાંથી આવા હેમરાજ શાહ લીંબુ ની ફાઇટ જેવી આખ્યો હવે અને પરમ વૈષ્ણવ અને એટલા બધા ભગવત હૃદય કે સુંદરિયાણાથી પાંચ ગાવુકા દર એકાદશી નો ઉપવાસ અન્ન દાણો ફરાળ ફ્રૂટનો દાણો તો નહીં જળનું બુંદ પણ ના પીએ હેમરા શેઠ અને માથે એક મણ ઘી નો ઉપાડી દેગડું ઉપાડી અને સુંદરિયાણા થી ચાલી અને ધંધુકા જાય મરજાદીઓ વૈષ્ણવ બધા ભેળા કરે રાતના બાર એક વાગ્યા સુધી સંકિર્તન ભજન કરે અને પછી બધા સવારે ઈ ઘી લઈ ગયા છે પોતે માથે ઉપાડીને એમાં સાકરીયા લાડુ ચૂરમાના બનાવે અને બધા મરજાદીઓ વૈષ્ણવ પારણા કરાવે અને પછી શેઠ પોતાને ઘરે આવે દર એકાદશી આ મહિનામાં બે પ્રોગ્રામ નોકર ચાકર ઘણું બધું રાખી શકે માથે ઉપાડીને જાય કેટલો મહેમાન કેવો છે હવે એને વાંધો પડે સ્વાભાવિક એને પણ છોકરા જોવાને પાછા કામદાર દરબાર ને અને આમાં એવું છે ને દુનિયા બીતી હોય એના ઘરના એનાથી બીતા ના હોય એવું જાન્યુઆરી આપડે હાઈકોર્ટના જજ હતા તે આવ્યા હતા પ્રવચન પર થોડું પ્રવચન એનું લાંબુ કરી નાખ્યું જે સમય આપ્યો એનાથી દસ પંદર મિનિટ લાંબુ કરી નાખ્યું એટલે આયોજનમાં તો થાય સ્વાભાવિક છે એ બધું હોય પૂરું થયું પણ પછી છૂટ્યા પછી એના ઘરવાળા એ જે ગગલા છે તમને કચી ભાન પડતી નથી નકલ નથી નામ નથી તેમ છોકરા જુવાન એટલે હેમરા શાહ બીજું એમને શું કહે પણ બેટા આ તમે શું કર્યું તમે આ ઘરમાં આ ક્યાં લાવ્યા આપણને શું કમી છે આપણે વૈલભ વલ્લભપુળ આપણે કૃષ્ણનું ભજન કરીએ આપણું આખી પરગણામાં આપણું નામ બેટા આ એક ઘરમાં બે પાણી એક પાણી અને બે ગોળા એક મનમાં બે તલવાર આ કઈ બોલે જ નહીં છોકરાઓનું જાજુ કેવાય કઈ બોલાય નહી થોડી થોડી ચણબણ થાય અચ્છા ઓમ સજ્જન ખાનદાન એટલે બીજું કઈ બહુ વેલું ના કરે પણ ગમે નહીં બેટા પાછા ફરી જાઓ આ ન ચાલે એક ઘરમાં બે પાણી આ બધું બધું બહુ સમજાવે તમે બીજા કેનારા હોય ને કે રોજ નું દુઃખ પણ પૂંજાસન વત્સંગ વધતો જાય દિન પ્રતિદિન વધતો જાય અને બાપનું કઈ માને નહીં અને બાપ બહુ વર્જક કરી શકે નઈ મનમાં મનમાં પીડા છોકરાઓ મનમાં એ પીડા છોકરાઓને શું બાપા સત્સંગી થઈ જાય આ તો ઉલટું થાય એવું થયું એવી સાચી કે ખોટો આ છે નહી દસ વર્ષ નીકળી ગયા દસ વર્ષ આમ ચાલ્યું વિચાર કરો એક જ ઘર માં સમજશો અઢારસો ચોસઠ માં સત્સંગી થયા સંવત અઢારસો ને ચુમ્મોતેર માં ગુરુ ગોપાલ પધાર્યા સુંદરિયાળામાં અગલ્પ કાયા નામ લઈએ જન્મ જન્મ ના પાપ બળી જાય મને ગોપાળાનંદ સ્વામી અત્યંત કરુણા લાગે છે અત્યંત કરુણા અત્યંત કે એની એની પાસે તમે પગમાં પડી જાય આમ કરી દો એ કોઈ કીએ જ નહીં તું આ સાધન કરીને વ્રત કરીને તપ કરીને પ્રાયશ્ચિત કરીશ્ચિત પછી બીજો ઈલાજ જ નહીં વહા મસ્તક ઝુકા હે જહા બંદગી ખતમ હે બંદગી શું હોય માથું નહી મો ત્યાં જ બધી બંદગી સાબ બધું ખતમ થઈ ગયા પૂરું ફસલે બહાર આઈ હે સુફીયો પીઓ શરાબ પણ આ શરાબ એટલે બસ હો ગઈ બંદગી મુસલા ઉઠાઈ આ પ્રેમથી જયારે કોઈ મસ્તક ઝુકાવે અને પ્રેમથી પ્રભુને પુકારે આવ બધી બંદગીઓ પૂરી ગોપાળાનંદ સ્વામી આવ્યા વનાશાંત કે સ્વામી ઘરમાં થોડી તકલીફ છે બાપુજી બાપુજી અહી પણ સમજાવીને લઈ ને કે વાત કરી જોઈ સ્વામી કીધું એટલે જઈને કીધું પિતાજી તો ઘા અમારા સ્વામી આવ્યા છે સ્વામી સ્વામી ખબરદાર બોલો તો સ્વામી સ્વામી એક વલ્લભ બાકી બધા બાવા આજ સુધી હું બોલ્યો નથી આજ મને તે કયું સ્વામી આવ્યા છે સ્વામી એક વલ્લભ બાકી બધા બાવા નીકળ વનાસન પૂજા થરમાં ઝઘડો થાય એટલે કઈ બોલી આવ્યા સ્વામી પાસે કેમ થયું સ્વામી નહી આવે નહી આવશે પણ કઈક તમે સમર્થ છો કઈક કરો कोई रीते आवे? एक वारे पोची जाओ जो आम तो क्यों आया वही बात खत्म एक वार आवे? तक वही आए तो स्वामी वैद्राज गजब चेहरा जो रोग कही दिए नी पकड़े तो, तो वात पूरी बाकी आम आइलो आते कमड़ो टाढ़ी एक, ता, एक तारी चाल चेहरा जो रोक कही दिए અને નાડી વેદ તો પ્રખર છે સ્વામી આમાં હાથ મૂકે આમ ત્યાં જ એના આખા રોગ અણુ રોગ સ્વામી જાણે માંદા જ થઈ લ્યો અરે સ્વામી કોમળ ફૂલ જેવું શરીર છે નખમાં રોગ નથી ને મેં હમણાં કહ્યું ને નાડી પકડશે ને તો ખુરાટ થઈ જશે બાકી વેદ ધર્મ છે એટલે અત્યાર સુધી માનતા નથી પણ એને બહાને આવશે ન ત્યારે આવે પણ આપીને વિયોજાય એક જણને ડોક્ટર નીકળ્યો ડોક્ટર તમારી પાસે તંત ઉતરતો નથી તમે શું કરો છો હવે જો નથી તાવ ઉતર્યો ને તો કાલે સવારે તમે નથી ડોક્ટર સામે બામો હવે જો આજ તાવ ન ઉતરો તો કાલે સવારે તમે નથી ડોક્ટર કે લ્યો આ બે ગોળી રાતે લઈ લેજો બીજી હવાર ઉઠો તો લેજો અલે સ્વામી એ તો મહાવૈદરાજ તમે આવે અને નાડી જોવે તમારા નખમાં રોગ ન હોય તો પછી જે છે સ્વામી અમારે ઘરમાં થોડી રહેવું તકલીફ પડી જાય અમે છેતરાણા કહેવાય આ બહુ ચાલ જુદી કહેવાય તમને મારા પ્રભુ સમજી પડી ગયા છે તો બાપુજી તમે દવા કરવા આવશો વૈદ નો ધર્મ દુશ્મન હોય તો એવું શોધ કરો જા હાથમાં ચોરસ બે ગતરી આવે એવી લઈને કવે એવી બેગ ઇમરજન્સી બેગો હાથમાં આડ છોડે આગળ વનાછા ને તુંજા છે અને પાછળ પહાડી શરીર જેવા હેમરા છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હે કૃષ્ણ હે ગોવિંદ હે દ્વારિકાધિશ ભજન કરતા કરતા ગોપાલ આવે પગથિયામરા બેગ મૂકી બાજુ બેઠા ગોપાલનંદ સામે આમ નજર કરી સ્વામી એની સામે નજર કરી વેદરાજ આવો જય શ્રી કૃષ્ણ બહુ મીઠું લાગ્યું ઘણા ને બહુ આગ્રહ હોય સ્વામિનારાયણ બોલો પછી જ વાત કરે ફોનમાં અરે ભાઈ એ જય શ્રી કૃષ્ણ બોલો તમે જય કૃષ્ણ બોલો હામા શું કા લાકડા લડાવો હોય મેં ખરેખર એક મારે ક્યારેક અનુભવ થાય એક જણા લગભગ થોડા વખત પેલા જ મેં એક જણા ફોન કર્યો તો એનો ભાઈ છે તું પડે મારે નામ નથી દેવું આમાં બેઠા હોય છે એટલે એનો ભાઈ સત્સંગી અને એનો ભાઈ નહીં સત્સંગી એની જગ્યા એના નાના ભાઈ ઉપાડ લીધો એને ખબર નઈ કે આપડે ફોન કર્યો નહી તો નહીં અવિવેક કરતો હોય પણ મને ખ્યાલ આવી ગયો છે ભલાના ભાઈ હા પણ પેલા જય શ્રી કૃષ્ણ મને ગમત છું મેં કીધું અમે બોલતા એ બોલીએ નહિ પેલા જય કૃષ્ણ બોલો મેં કીધું મારે નથી બોલવું નથી બોલો તો વાત નહીં થાય જય કૃષ્ણ બોલો કે કીધું હવે બહુ છતું કરવા મજા નથી પછી વાત આગળ પૂરી એટલે જય જેસી કૃષ્ણ આવો વૈતરા બેઠા બહુ મીઠું લાગ્યું બીમાર છો હા લાવો નાડી ચહેરા ઉપર કોઈ દરદ દેખાણું નહીં હાથમાં નાળી લીધું ટોટલી નાડી બંધ આંગળીઓ ઘસે આ બાજુ આટો મારી અહીંયા આવ્યા પગની ઘૂંટી નીચે નાડી ધબકતી અહીંયા જોયું ડાબે જમણે કાનના મૂળમાં જેટલા જેટલા મર્મ બધી આંગળીઓ નાડીનો ધબકારો નહીં અને ગોપાલ કેમ વૈદરાજજી નાડી નથી પકડાતી અરે જો અમને બહુ દરજ છે કેમ આમ કરો છો ત્યારબી વાર ત્રણ વાર જુએ અને સ્વામી વાતો કરે અને વનાસન પૂજા સામે જોતા જાય વનાસન પૂજા છે કે ચક્ર લઈ લીધો ડોહાને હા આવું કરશે એ ખબર નતી આખું તંત્ર જ બંધ કરી દીધું હૃદય ઉપર કાન મૂકે ધબકારો જ નહીં કશું જ નહીં ધબકારો જ નહીં નાડીનો ધબકારો નહીં હૃદય ધબકે નઈ કઈ નહીં સ્વામી છે એની સામે નિરાય આમ જોવે આને હેમરાશા બે ચરણ પકડી લીધા પ્રભુ આપ સા કૃષ્ણ છો આવી શ્રી કૃષ્ણ કોઈમાં ન હોય આજથી હું તમારે શરણે છું તમે શ્રી કૃષ્ણ છો ગોપાલ સાહેબ બેઠા થઈ ગયા એકદમ ફરક બેઠા થઈ ગયા શેઠ હવે નાડી જુઓ બધી ધબક પ્રભુ પ્રભુ આપ તમે સાક્ષાત શ્રી કૃષ્ણ છો નહીં નહીં નહી શેઠજી હું શ્રી કૃષ્ણ નથી પણ મારી જેવા પાંચસો જેની ઉપાસના કરે છે હું તો એનો એક દાસ સેવક છું ઓહો હો શું વાત આપ એમના સેવક અને હા એ તો ગઢપુરમાં બિરાજે છે પ્રભુ आने भजन दीकरा करे प्रभु आज हूं कंठी हिमगिरी टूक हेठी पड़ी वनाशा पूंजाशारूद कूद्यापना पग पकड़ी लीधा स्वामी करता पेला बे छोक ने माथे हाथ मूक्या दीकराओ तब साचे रस्ते छो आज हूँ तारी शी सत्संग रा रे व ગોપાલ આનંદ સાહેબ વર્તમાન આવ્યા થયા સત્સંગી આવ્યા ઘરે ત્યાં તો વાત માજુના આખા ધંધુકા પગરણામાં પરગણામાં બધે વાત થઈ ગઈ કે અમરાંગી થઈ ગયા હે વૈષ્ણવ બધા ભેડા થયા આનું કરવું શું કોઈ કે નાય બાર કરો હાવજ ને કેવા કોણ જાય નામ પડે તો ભબડી ઉઠે કોઈ એના આગેવાન જે કઈ વડા ઉચ્ચારી જ ન શકે પણ પછી બધા એવું બધું મજા બોલવાનું એમાં ભગવાન સામે આમ છે તેમ છે એટલે શેઠ કચવાટ ગમો નહીં એ જે કઈ હોય ખુલાસો હું તો આવું છું ને જમાડવા મર્યાદી વૈષ્ણવ સાથે આવું છું એની ઈચ્છા હતી વૈષ્ણવો જ છે ને આપણે વૈષ્ણવ છે તો કૃષ્ણ છે બધા વૈષ્ણવ છે એને કઈ મારે જમાડવા નહીં કીર્તન ન કર્યો એવું નથી પણ એવો કચવાટનો ખોટો કર્યો અને પોતાના ઈષ્ટ હવે જો કોઈ બોલે તો પછી હેમરા થઈ ગયું કીધું હું આવવાનો જ હતો પણ તમે છે ને મને પૂછ્યા વગર જે કચવાટ કર્યો ને એનાથી મારું મન દુખાણું છે કઈ કઈ શકી નહીં છ વર્ષ આવી રીતે રહ્યા અને સમત અઢારસો ને એસી ની સાલમાં બેઠા છે હેમરાજ શાહ ઘેર બે છોકરા વનાસન પૂંજાસન બોલાયા બેટા શ્રી મહારાજ હમણાં જ મને તેડવા આવવાના છે મારે જવાનું છે હા જોઈએ માથું કપાઈ જાય નહીં તો સત્સંગ મુકતા નહી આ લાભ મળે નહીં મારા તમારા ભાગ્ય કે આપણને આ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી મળી ગયા છે માટે જે થાય આજ હું જાઉં છું હું સમજુ છું મારો જે હાકો છે એ નાયતમાં તમારાથી નહીં રે સહન કરવું પડશે કારણ કે અત્યારે કોઈ બોલી નથી શકતા છ વર્ષથી એ આખી ના તમ થાય છે એ હું જાણું છું તમે નાના છો મારો કડક જુદો છે પણ હવે મારે જવું તો જોઈ હું જાઉં છું પણ એક જ ભલામણ છે બસ આ વસ્તુ મળે નહીં એ આપણને મળી છે માથા કપાઈ જાય કંઠી મૂકતા નહીં સત્સંગ મૂકતા નહીં જાઓ બેઠે અરે પ્રભુ તમે અમારા તો બાપ છો તમારા વચન શિરોમાન્ય છે અમે સુરવીર થઈને સત્સંગ રાખીશું તમે જરાય મનમાં રાખતા નહીં કે પાછા પડી જશે તો લ્યો જો આવ્યા છે સહદાનંદ સ્વાગી ગુરુ ગોપાલ સામે પધારા છે લ્યો જય સ્વામી નારાયણ હું જાઉં શેઠ હેમરાજ વયાજે અગ્નિસંસ્કારથી ગયો વિધિ વિધાન પતી ગયા પછી જૂના જમાના આજની રીતભ હશે એમ કારજ કરવાનો પ્રસંગ આવે મારે શું કહેવાનું છે બ્રહ્મપદમ પ્રવેશ વિદિતવા સત્સંગનો ભગવાનનો ભજનનો એનો મહિમા જાણે તો જ એમાં પ્રવેશ થાય એ શંકરાચાર્ય છે કે એનો મહિમા જાણીને એ માર્ગે જાતું બાકી આમાં મઉ તું આ બધું બહુ ગમે એટલું કરશો નિષ્કુળાનંદ સ્વામી કે પાણીને વલોય વલોય વલોય વલોય વાકી જાય એમાં કોઈથી માખણ આવે એમાં કઠણ છે જાણવું સમજવા કારજ માટે બધું જે કઈ ગોળ ખાંડ સાકર લોટ અનાજ બધે રાશન જે ભેળું કરવાનું ભેળું મીંડા કરવા અને ગામડે ગામડે બધા વૈષ્ણવને નાતના જ્ઞાતિ બધાને પત્રિકાઓ લખી અમારા પિતાનું કારજ આ નિર્ધાર્યું છે સૌ બધા આવજો ભોજન સમારંભ આ બધું હોય ને પ્રસાદ લેજો મને અમને કૃતક કૃત્ય કરજો નાતના બધા થયા હવે હવે લાગ છે અને પાંચ શેઠિયાઓ લાટા શણગાર સજી અને બે પાંચ દાડાની વાર હશે બધો સામાન ભેળો થઈ ગયો અને સત્સંગ મૂકી દો તો નાયત જમશે નહી કોઈ જમવા આવવાના નથી સત્સંગ મૂકી દો તો જ ભાઈ જો નાય તમારા માટે શિર ગણાય પણ સત્સંગ છે એ તો અમારો પ્રાણ ગણાય એટલે એ અમારેથી નીકળે નહીં મુકાય નહીં એમ તમે એમને બે ટુકડે વાત કરી દો અમે કોણ છો સમજો તમે અમે તમારા બાપની હેડી ના કહેવાય અમે તમને દંડવત કરીએ તમે અમારા બાપની હેડી ના હો પણ તમે કયો એટલે અમારે સત્સંગ મૂકી મારો બાપ કઈને ગયો છે કે રાખજો અમારો બાપ અમને કહીને ગયો છે કે રાખજો તમે તો હેડી ના છો અમારો મેળીનો બાપ કઈ ગયો એવું કાર્ય કરવું છે સત્સંગ નહી જાય અરે તમારા હિતની વાત કરીએ છીએ બાકી નાચ તો હામો દંડ કરવાનું કે છે તે એમ બી જાય ભલા તમે જુવાન્યા છો તમે અમારી વાત સમજતા નથી દુખી દુખી થઈ જાય છો રાન પાન પાન થઈ જશો હવે બાપનું છત્ર નથી હજી બઉવાન્યા છો તમે જોયા હજી વનાસાન પૂજાશા કે બીજી વાત કરો બાકી સત્સંગ મુકાશે નહીં ભૂલાઈ જાણ્યું કે મૂકે એમ નથી એટલે પછી થોડું કન્સેસન કર્યું તમે એમ કરો નાચ જમવા આવે ને એ એક દિવસ પૂરતી ના કંઠી કાઢ એક દિવસ પૂરતી પછી તમે ક્યાં કહે એક દિવસ પૂરતી કંઠી કેમ નીકળે આ કપાય ને તો કંઠી નીકળે માથું કપાય પછી કંઠી નીકળે આ છે ત્યાં સુધી આ નડે આમાં નીકળે નહી કંઠી ના નીકળે બાકીના તમારા બાપ એના અમને આદર અમે કહેશું નાત આવશે પણ છે ને નાચ જમવા બેસે ને એટલા પૂરતા તમે કંઠી રાખજો ને ગળામાં પણ ઘરમાં બે ચોટ ના બંધ રાખજો બહાર નીકળતા નહીં અમે નાતને જમાડી દઈશું અમે બધું સંભાળી લઈશું પણ તમે ઘરમાં પુરાય રહી ગયો કાળું ઘરમાં ઘુસી જાય ચડે ધોળે જેને જમવું હોય એ જમે ન જમવું તો ન જમે તમે ક્યારના વેવલાય શું કરો છો અમારે હું નાના કીકલા છે અમે દૂધ ધાવીએ છીએ આમ કરી નાખો તેમ કરી નાખો એક ને એક બે જેવી વાત છે સત્સંગ જવાનો નથી કંઠી જવાના નથી અમે છુપાવાને નથી ચાંદો ભૂસવાને નથી નાય આવું હોય તો આવે ના અમારી ભગવાન ગણો જે ગણો એ પણ એનાથી અમારો આ મોટો ભગવાન છે એ નહીં થાય અને જુવાન લોહી તપી જાય પછી તો ઘટિયાને પછી ફેફડી ફાટી જાય હા તમે બહુ ઉતાવળા ઉતાવળા એટલે શું તમે આ ક્યાર ના અમે એટલે શું તમે અમારે હું સત્સંગ ને તમે હિણો દેખાડો ઘરમાં ઘૂસીને આમ ઘર છે કાળુ કમ કરીને બેઠા છે આગેવાન છો કે વિવેક વાત કરો જે છે એ પણ તો જો સાંભળી ગયો હા તમે ઉતાવાળા થઈ ગયા છો તો અમારે લોહી તપે છે હા તો શું શું તપે છે આ તો આથી છે તમે નાત ની છો તો કબૂલ છે નાચ થી સમાપ્ત થઈ જશે કુમારે ભજન કરશું એના માટે આ કઈ અમે સચ્છ મૂકી દેવાના છે એ તો બધું ખોટું છે માયા ભાઈ એ તો ખોટું છે વરવું પરણું એ તો આખી જિંદગી આનંદ કરોડો જન્મ કર્યો છે બધું એ બધા ક્યાં બધા ઘોડા ચડ્યા બધા કેટલાય પીડા નીકળ્યા કે બધું છે જીવ જાગતા જ નથી કરોડો સુ સાત સાત લાડે કોડે ચડીને ઘોડે ચડીને પરણવા જાઓ છો તો તમારો અનુભવ કઈ કે માથા કોઈ નહીં ઘોડે ચડતા આવડી ગયું પાછા ના પડ્યો છોકરા છોકરી છે ને એ કુમારા રહી ને એ સુખેથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરશે છીઠિયાઓ બસ લ્યો અમને કોઈ નાત ડર ન દેખાડો તો રોટી બેટી નો વ્યવહાર સમાપ્ત તમે નાચથી બહાર છો તમારું કોઈ અંજોળ લે હરામ છે અમને મંજૂર છે નીકળી ગયા બે ભાઈ કે ભાઈ હવે અને ભાઈ નાયત બહાર થવું આજે કલ્પનાની બહાર વસ્તુ છો સંબંધીઓ હતા ને એ બધા નાયતમાં રહેવા માટે આની અરે વ્યવહાર તોડી નાખ્યા એક જ ખવડું રહી ગયું લ્યો હવે દીકરા પરણે નહી ઘરે કોઈ આવે નહી વ્યવહારમાં કોઈ બોલાવાનું નહીં કોઈને ક્યાંય જવાય નહી કઈ આવે નહી વિચાર કરો અતિ આના કરતા મરી જવું સારું પણ કે ના જે થાય એમ જ રહ્યા બે ભાઈ વિચાર કર્યો આ સીધું સામાન છે શું કરું હાલો ગઢડા જાય આવ્યા મહારાજની પાસે મહારાજે દંડવત કરી મહારાજ કે આવો આવશે શું છે તો મારે આવું થયું છે હલો અમે આવી અને મહારાજ પાંચ છો પરમવ ને લઈને સુંદરયાણા પરમસો પૂજા છે હા અમે તમારા પર રાજી થઈ ગયા દેશ દેશ પત્રિકા લખી નાખો વસંત પંચમી નો આને પછી ગાડા મોઢે જે અબીલ ગુલાલ ને રંગની છોડો સુંદરિયાણામાં હાથ હાથ ના કીચડ થઈ જાય એવો માહોલ જાયમો આખું પરગણું દંગ થઈ રહ્યા પછી તો જમઝમ જમઝમ જમઝમ જમઝમ કરતા દિન ગણતા માસ ગયા હવે તો વર્ષ અહીંયા સમય જતા કઈ વાર લાગતી નથી ઘણો સમય પસાર થઈ ગયો પણ વાત એવી કહેવાની છે કે ભાઈ પૂંજા છા એમના ઘરના પત્ની નું અવસાન થયું એટલે પૂજા મૂકી અને ગઢપુર ની ગઢપુરનો વહીવટ લીધો સેવા આપવાનું એ તો ઘરેથી નીકળી ગયા વનાશા રહ્યા એમની પાંચ પેઢી સુધી નાચથી બહાર ગયા પંચ્યાસી વર્ષ સુધી પંચ્યાસી વર્ષ કેટલા જજુમાં પાંચ પેઢી હે બે ત્રણ દીકરા હોય એમાંથી એકાદ નું લગ્ન કોઈ થાય કોઈ પણ સમજો કે કોઈ હિંમત કરે કે કોઈ દંડ રૂપે નિયમ ધર્મ સારધાર બ્રહ્મચર્ય પાળીને ભજન કરે કોઈને અફસોસ નહીં વિચાર તો કરો ભજન કરે વીરાશા ને હિરાશાના લક્ષ્મીદાસ લક્ષ્મીદાસ છગનભાઈ છગનભાઈ ના પછી ચાર દીકરા એમાં એક મનસુખભાઈ અને બીજા વ્રજલાલભાઈ એને બેના લગ્ન થયા બે કુંવાર્યા બાપાલાલભાઈ અને અમૃતભાઈ અને પછી બાલ સ્વામીના આશીર્વાદથી અમદાવાદના બેચર મણકીવાળા શેઠ એમણે પછી આ પરિવારને નાતમાં લીધો પંચ્યાસી વર્ષે પણ આમણે સત્સંગ છોડ્યો નહીં આને કહેવાય જાણે હવે આજે તો શેર બજારમાં થોડું ગોથું ખાઈ જાય તો કે હવે આપણું કામ આમ ઉગતું નથી માળા કરીએ તો પણ આંધળું કોઈ શું કહે મનનું ધાર જરાક ન થાય તરત આપણે સત્સંગમાં સંતો માં પેલામાં ભગવાનમાં નામમાં પૂજામાં દર્શનમાં દાનપુજમાં બધામાં તરત આમ મળે ટેમ્પરેચર ડાઉન મંડે થવા પંચ્યાસી પંચ્યાસી વર્ષ સુધી અને પાછા કેવા ને છેલ્લે બાપાલાલ ભાઈ હજી રાજકોટ ગુરુકુળમાં બાપાલાલભાઈ નો ઉતારા નો રૂમ છે થી આવતા મહાસમર્થ અને બધા એવા ભજન કરનારા એટલે રાખવા ખાતર કુમારે એવા નહીં બસ પછી ભગવાન નીચા સમજી પૂરા બ્રહ્મચર્ય નિયમ પાડે અને હરીને ભજે પણ કેવા સાક્ષાત્કારી પુરુષો એવા પાંચ પાંચ પેઢીએ બાપાલાલભાઈ ની તમે વાત જાણો છો આપડા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સાથે અનન્ય રાજકોટ ગુરુકુળમાં કોઈ પણ ઉત્સવ પ્રસંગ હોય જ્ઞાન બ્રહ્મસત્ર હોય યજ્ઞ હોય બીજા હોય બાપાલાલભાઈ હોય અને રૂમ એની ભજન ભક્તિ એવી સ્પેશિયલ રૂમ એનો રાખે આજે પણ આને સત્સંગ નો મહિમા જાણો કહેવાય ભજનનો એનો માટે જૂઠી છે કાયા નહી જૂઠી છે માયા જૂઠો કુટુંબ પરિવાર રાજા ગોપીચંદ અને ભરથરી છોડી ગયા ઘર ભાઈ તું ભજી લે ને કિરતા મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી મળે નહિ વારમ ભાઈ તું ભજી લે ને આ ઘર મુકાવ દેવાની વાત નથી પણ ભજન કરી લેવાની સત્સંગ કરી લેવાની જીવન સારી રીતે એનો ગૌરવ કરો શંકરાચાર્યજી કહે આ બધું માયામય છે નાશવંત છે દુઃખરૂપ છેતરામણ છે ભૂલાવીને ક્યાંય દૂર દૂર લઈ જશે અને પછી દુઃખના ડાબ ઉગશે અને પછી પસ્તાવો થશે સિકંદર જેમ કે મેં કઈ ન મેળવું એના કરતા અત્યારથી ચેતી અને ભગવાનનું ભજન કરી લેવું એવું શંકરાચાર્યનું ખાસ કેવું છે એટલે બ્રહ્મપદ ભગવાનના નામ સ્મરણ ધ્યાન એનો મહિમા સમજ ગુણાતીતાનંદ સ્વામી કહે દેહમાંથી હેત તોડીને આત્મામાં કરવું દેહમાંથી હેત તોડી આત્મામાં કરવું સંબંધીઓમાંથી હેત તોડી ભગવાનના સાધુ સંતોન ભક્તોમાં કરવું આ લોકમાંથી હેત તોડી અને ભગવાનના ધામમાં હેત કરવું બસ કરવાનું આટલું છે આટલું રાખીને અહીંથી રાખવાનું જ છે અને જેના છેડા બદલી નાખવાના છે તો પાર ઉતરી જવાય કેવા સરસ મહાકુરુ ધન ધન યોગ્યું જેવું છે ફરી ફરી પછીનો શ્લોક શું છે અરથમ અનારથમ ભાવન નાસ્તી તુખલે સત્યમ પુત્ર ધનભાજે શ્યા વિ ભજ ગોવિંદોવિંદ ગોવિંદમ સહજાનંદ સ્વામી મહા વાલા ભક્તોજનો જય સ્વામી નારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવન અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવાર ના યુટ્યુબ વગેરે માધ્યમોથી નિત્ય છો તો આ બધા ઉત્સવો ને ઉપર નિહાળો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવાર ની ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઈકોન ઉપર ક્લિક કરો आम करने की तमाम सतत सारी प्रवृतिओवदर्शन उत्सवों सतत जोड़ेलाशो